મારી શક્તિ નથી આપણે પૈગમ્બર સાહેબ ભય બહુ ગાંધી હા આપડા આપડે તો મને યાદ આવ્યું વડોદરા માં સરદાર વલ્લભભાઈ આવેલા એમનું તારે એ ગાદી પર બેઠા બેઠા બોલતા હતા કે આ પથરા પડનાર પરંતુ ચિત્રગુપ્તા ચોપડા ની અંદર લખેલું છે આગુ પાછું બિલકુલ થવાનું નથી ગાદી ઉપર પડે છે હા થયા જાય પર પડી રહ્યા છે ગાદી જાય સરદાર લોખંડી બહાર બધા રાજ્યો લઈ દીધા નહીં આ લોકો ના દરેક ના બાપ થઈ ગયા દરેક રજવા રજવા એમને કાગળ લખેલો શાંતા દેવી એમ ઉપર જો બરાબર વિચાર કરવામાં આવે અને બરાબર વિચાર કરવામાં આવે તો આખું જગત નિર્દોષ દેખાય આખું જગત નિર્દોષ દેખાય મારો કરેલો છે ને ભૂલ મારી જાય મારી ભૂલો બોજો ના લાગે લાગે કરું કામ <proximity of my multitudes> <ift> <air> <montare> <mit> મારું ખરું જ વડે રોતા બીજા જ પક્ષ માં ભરેશ ના પક્ષ વ્યવહાર આવડે આવું સારો રહે ત્યાં સુધી સારો રહે બોલે નહી ને એ લોકો એમ બોલે ત્યાં સુધી દાદા પેલું સામે થી જો અપમાન થાય તો સારું ના રહે પછી સારું ના રહે વાત આવે મારું ના એમ કઈ બધું ભરત નહીં બધું મારું ના આવ્યું છે હા તો અમે એવું થાય કે આ રોજ બદલી નાખો છે રોજ કપડા બદલવા જોઈએ કરતો ઠીક છે વધુ કરતો આખો દ્વારા કામ થતો તમારે નથી આવી જ્યા જે સમજવું તે ત્યાં ત્યાં તે તે આ ત્યાં આવડે જ નઈ યોગ ની જગ્યા યોગ ને જગ્યાએ યોગ ને મારી જગ્યા તમે તેના આધારે મને મળવું પડ્યું શું કયું પૈસા બાબતમાં નિશ્ચિત લાખો મેળા શું કયું બેન કે કે બધી હોય શું કે કરે કે આ બીજા પત્રા રાખે ત્યારે તો તે સંભાળને આપની બકરી કેટલી એની લડ માટી કે ની બળવા ને પછી જોડી થકે કે એના છે બધા પછી અમે કાંઈ નાખાઈ ને થઈ દુકાન મારી દુકાન ને સરસ રીતે મારે દાદા કેટલું કાઢવાનું રહે મારે બધો હું નતો કર્યો લઈને બગડી જ નથી ને બે થઈ ગયા ચાર મારા અભિગ્રાય છે ના ફાય નાખ એક મહિનો બાર દિવસ બે દિવસ નાખ્યો સંજીવ ગાંધી ja, <Fatical DONija> આ દિના તકે પછી બે ફટકાર પાછળ ગાડી પાડી દેકાયું ચા પહેલા ફસાવી એમ તો બઉ મોટી ફસાન બધાની આવું કર્યું કહી દે કે ના મજા જ એવું નથી મેં ઊંડા નહીં તે દીંગર બના રે ગયા મેં આ દેખાય રા દેખાય એટલે સૈની એ tartar મેને erthe steak બગ નો કુરા મે ફેઈ જાવ છો ને એકદમ રિજાય કદા કદા રહે ગય તોય કોઈ બરાક કને દન જો દીરા એક થઈ ગયો ચક તો સકલ નું જણાય છે એને જુદું થવા જવું માલ વગડી ગયો પૂરો બને ચાલો હાર્યા ઓછી થાય છે કે નહીં એમ એનું થોડું હવે ધ્યાન આપવા માંડ્યું એનું ધ્યાન આપું છું થોડું થોડું થોડી ખબર પડે છે એ તો એના ભાઈ પડ્યા છે ને દેખાતી હતી ગમે પૈસા ફરિયાદ કરી લપી જાય અંજલિ ખુબ સરીયાતું મેલું કે દાદા મને આટલું બધું કે છે ખાલી તારું ટાઈમ ના વગાડી મને ત્યાં વિચાર આવ્યો ને કે આ બહાર ઉભા ઉભા કેમ સાંભળે છે એમ એમ આ ગરમ પાણી નાખવું હવે અહી ઉભા રહે ને એ પછી થી આનંદ હતો ને એ ઓછો થઈ ગયો એ પછી એવું થયું કે આ બધું છોડી દઈ ગયા કામ નું નથી એમ એના દેશ ઘરે એવું થાય ઘરે બોમ્બ ફૂટે મેળી લે બધા ઘર ની આપડું બહાર ના દે તો ચલો મર્યાદે વાળો મર્યાદે વાળો નહિ હિંમત દાદાની આજ્ઞા પછી કરે ખરો નથી ભાવ વધારે મહેતા સર ને મિનેશ ઉપર ભાવ વધારે તરે તો ઓકે નહી ઓલરાઇટ થઈ ગયું કેમ હા કે પે પે કાઉન્ટ જોયાતા નહી આવું આ બારું થઈ ગયું એટલે તો ઘરે ઓર આવી ગયો હા એટલું બધું એટલે મને તો મેં તો બજેટ કરે છે હમણાં તો આલા તા કે કે મેં કીધું હતું મેં કીધું હતું ધ્યાન લીધા પછી થોડા ઘણા બહુ આનંદ પછી મારે કહે દાદા તમે બોલો છો તપાસ કેમ કરો બગડેલું છે કે શું મારો તપાસ કરો આવે બગડેલું લાગે છે બધું ખોટું છે આવે તમને પછી યાદે આવો શા માટે બંને લઈને આવો તો બગડે નઈ રસ્તી બગડે કોઈ જોડે તો પછી કોણ કરવું પડે તો માનુસર કાયમ કેવાય ચેતવણી પૂર્વક બધું કરું એમ કે તમે ચિંતા નહીં કરો कोई कहते चिंता ना करो बधु रहे हल्को हलव पड़ी जाए तो हाल चाइए खुलासो मगेलो खुराव मगे ते चिंता नहीं करो मार्थे घर बेसो हूँ कर बाकी दुख क्या दुख नहीं दुख था વ્યવસ્થિત ના થાય તમે સર્વ દુઃખ જે આપવાનો છે એનાથી મુક્ત થઈ ગયા મેં તો ભગવાન કહ્યું છે કે મુક્ત થઈ બેઠા છે અગ્ર શોધ કરો ને એકાણું શોધ કરવાનું તેનું આજ કર્યું આપડે બોલ્યા નથી આપડા મહાત્મા એને વ્યવસ્થિત હોય પછી કઈ દુઃખ રહી ગજુ અને અગ્રસ્ત ચાલ્યા જ કરે ભવિષ્ય ચિંતા ભવિષ્ય એ ખરું નહી મને પત્રાઘાત થાય શું થાય વિચાર કરવાની જરૂર છે અક્કલવાક્કલ કેવી લાવે જે એકલ દુખ લાવે અક્કલ ને અક્કલ કેવાય ને કેમ કે અક્કલ દુખ વિદાય કરી આપે એને અક્કલ કેવાય હોય તો એ દુઃખ ને વિદાયગીરી આપે એમ નુ નો થયું એ ટાઈમ માં શું કર્યું નથી આપડી કબીટી બેહારી પછી આપવું કબીટી આપડી બેહારી પછી આપવું ના બેરી બે કમિટી વતન હે ને કલનાદી આપણ તો નહીં આપો આપ આપ આપ કમેટી છે બીજાનું શું કારણ દાદા કે એટલું થાય દાદા એને કે કરવાનું કમેટીને શું જલ્દી કમિટી દેઠાડો પછી દાદા સામે ઊભે હે હે ઊંટેક દવા લેવી રુ થાય કબી દે પુટે પૂરા દે આઈ તો કમિટી હે તેનાથી ધરુજી ગયા પાછલા આટલા સુધી કરેલા ને તેનાથી ધરુજી ગયા શું થશે બધી જવાબદારી જવાબદારી જાણતો જ નથી જવાબદારી લોક શાસ્ત્ર તરીકે વાપરે છે શાસ્ત્ર તરીકે વાપરે છે શાસ્ત્ર એટલે બધું બધા શાસ્ત્ર ના બધા લોક છે વિચાર શાસ્ત્રો બધા લો એમાં આ બધી પેઢીઓ ને સાવાનું ગમે ગમે બને બને પણ આ તો આ પેઢી માં પટેલો ને કેવું પડ્યા પટેલો કેવાય મારે મને નોંધ ગમતું હા કોઈ એમ કે મરવા જેવું લાગે લોકો કઈ વસ્તુપાત આપી છે ને પોતે માની લીધેલો તેથી પછી પુણ્ય કર્યા છે ને કોઈ ભૂલતો ભાઈ પાંચ પાંચ વાત થાય લગ્ન બનિષભાંત મને પોતાનું ગમતું આવે જ આપડે વાત મને પોતાને નતું ગમતું ગેમરાજી કહેવાય ને તીત રાવણ કોઈ નો પણ આપડે રાવણ છીએ કોઈ રાવણ હા આપડે આવન જાવન દારા નીકળે એવા માણસો અમતાલ ગદર ને કુમારી જય જય કરીએ મે તેરા મનત કુમારી હતી મન ગંપી કુમારી કુમારી ગંપી કુમારી ગંપી તો એ પૈસામ ચેપી દેનો હતો નહીં પણ કુમારી દેખાય તો બસ રાજી ઇન્ટેસ્ટ ને વરસાદ સર તો તે ગુંજે પણ હા થોડું પૈસા કે આમ પાછા માને હા પણ આમ ના માને આમ માને નહી ઓફિસિયલી ના માને પણ બોલે ખરા મત વાળા કરતા પ્રભાવ પામેલા અહીં વધારે આવે છે શું કારણ કે જામીન આપી છે ને જામીન છે શું બીજો વચ્ચે માર્ક છે ભૂલો પડે એવું નથી આ કમે દેલકામ છે આ કમે પડાયને નથી નકામું છે નકામું છે નકામું છે નકામું છે देखा देखाने, देखाने, देखाने देखे। तो देखा अंदर कई खबर पड़ी नहीं मैं खबर पड़े बहुत बहुत बहुत करा पास रहा तू शुवा कर्म कराया हम के ભારતીય ક્રીડા મંડળ ના હોલ માં વડાલા છે હા તો એમ કે દેખ પર મે મોડા પતિ ગોતવા કે 41 બરાબર જવાબ મે કહેતા જો કે કે કેમ ડાગર પાસે બેઠે રે દીકું તો કે હા મોટા લોક માર નેક અનજે માર સુરે એવા અન્ય લોકો પર લોક માર કે માર ઓ ની નેક કે ના રે ધન્યવાદ <laughs> બે પુસ્તક બે પુસ્તક